સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દેહ પડી ગયો એટલે શું થયું પણ જીવ ક્યાં મરે છે એ તો સાધુ થાવું ને સાધુતા શીખવી ને સ્વભાવ મૂકવા એ કરવાનું છે પણ મરી ગયા એટલે થઈ રહ્યું ને કરવું બાકી ન રહ્યું એમ ન સમજવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણામાં ક્રિયાએ કરીને કે પદાર્થે કરીને કે હવેલીઓ કરીને મોટપ ન સમજવી ને આપણામાં તો ધર્માધિકી કરીને મોટપ છે સ્વામી સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે કદાપી માળા ફેરવતા આવડી તેણે કરીને શું થયું પણ જ્ઞાન જેવો તો કોઈ માલ જ નથી ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે આપણા દેહના પૂર્વના હાડકાં આપણી આગળ પડ્યા હોય પણ તેની આપણને ખબર ન પડે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે દ્રવ્ય ને આ એ બે ઉપર સર્વે વ્યવહાર છે એ બેને ખોટું ખોટું કહીએ છીએ તે ખોટું કેમ થાય એમ કહીને કહે છે તો એમ જ જે દ્રવ્ય ને આ દેહ એ બે ખોટા છે ને વારંવાર એવા શબ્દને સાંભળવા તેણે કરીને અડધું તો ખોટું થઈ જાય પછી તેને ધક્કો ન લાગે ને ખોટું કહીએ છીએ ને વચમાં આ કામ આવે તે કરતા જઈએ છે પણ ખોટું જ છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે જળ અગની ને વાયુ એ સર્વને હાથ પગ છે પણ તે આપણને દેખાતા નથી તે જળ તાણે છે ને અગ્નિ બાળે છે ને વાયુ ઠેલે છે એમ મહારાજે કહ્યું છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે માન અપમાનમાં પોતાને અક્ષર માનવું જે આપણાથી કોઈ મોટો નથી માટે કેની પાસે માન અપમાન માનું સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ગાય છે તે વાછરડાની મા કહેવાય પણ તેને દૂધનું સુખ તો એક જ ઠેકાણે આંચળમાં આવે પણ બીજા અંગમાં ન આવે તેમ ભક્તિ તો સર્વે કહેવાય પણ ખરું સુખ તો ભગવાનની મૂર્તિમાંથી આવે એવું બીજેથી ન આવે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ગાડે ન બેસવું તેનો પ્રબંધ કરીને મહારાજે સંતને પગે લગાડ્યા હતા સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જીવ કર્મવસ્થિને દુઃખ સહન કરે એમ પોતાના કલ્યાણને અર્થે ન કરે તે જો વીંછી કર્યો હોય તો આખી રાત જાગે એ અનુસારે ઘણી વાત છે